મંગળ પ્રવચન સંમ બે હજાર ચાલીસ ના આશો વચમ સોમવાર તારીખ પંદર દસ ઓગણીસો ચોરાશી ઘરેલા મધ્યપ્રકરણ નું અઢારસો ને એકાશી ના મામી શ્રી સહજાનજી મહારાજ ગરડા મધ્ય દાદા ખાચર ના દરબારમાં દ્વાર હોરડાની ઓસરી ઢોલિયા देश भिजा अयोध्या बोला कहू जे ते अमने प्रश्न पूछो पथम अयोध्या प्रसाद जी ए प्रश्न पूछो करते दिवस बदाप कर बड़े के न बड़े ये प्रश्न पीजी महाराज बोलते जीव ए सर्वे एकाग्र थी जो भजन मा तो ये एक घड़ी के अर्धी घड़ी जो भगवान भजन मग्र पाप बढ़ी भस्म थी जाए ने जीव थे थे ने जो भगवान ना मोक्ष महाराज बोलया कल्याणा होता कर्गवाग कर भगवान पारायण वर्सेश्रमी होगा पंक्तिमा भले અને પરમ મોક્ષ પામે એનો એજ ઉત્તર છે ભગવાન ના જો કામ માં ન આવ્યું પદાર્થ ત્યાગ કરી દેવો જે કોઈ પદાર્થ જો ભગવાન ઉપયોગમાં ન આવે કારણ કે દેહ ધન ધાન ભગવાન ને અર્પણ કરી દેવાનું પણ જે કોઈ પદાર્થ ભગવાન કામમાં ન આવે એનો ત્યાગ કરી દેવો તો એમાં શું આવ્યું ત્યાગા કરી દેતાના કલ્યાણ ની ઈચ્છા હોય તેને પોતાનું દેહ ધન ધામ કુટુંબ પરિવાર એ સર્વે ને ભગવાન જોડી દેવા અને ભગવાન ની જે પદાર્થ કામ ના આવે તો તેનો ત્યાગ કરી દેવો એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ધામ માં નાર પંક્તિમાં ભળે આવો હોય તેની વાત છે મિલકતે મળી દેહ સારો મળ્યો કુટુંબ પરિવાર પણ બોલો હોય પણ રાત્રિ રોડ નહી જોડવાનું તાન એવો હોય એને એવા કેટલાક મળે નો જોતા ત્યાગ કરી દેવા સમજ નહી પછી ત્યાગ નો અર્થ શું લેવો છોકરા ને બૈરા ને કાઢી મુકાતા નથી એ ત્યાગ નથી ત્યાગ એટલે એના સંબંધ જે કઈ એ કો મટી જાય તમારે ઘેરે નોકર કામ કરતો હોય એની વિશે થી આ શક્તિ ઓછી થઈ એટલે ત્યાગ કર્યો કેવાય બાકી કોઈ ત્યાગ થતું આ દેહ કેમ ત્યાગ કરવું દેહ ને ભગવાન માં જોડવાનો આગ્રહ રખાય તો પડે દવા કરાવવી કે ન કરાવવી એટલે એ કોઈ બંધન કરતા નથી આમ તો ખરેખર એવો ભક્ત હોય અને આવી સ્થિતિ હોય એ બરાબર છે આપડે લાજજી જવાની વાત છે કે જુના ભક્તોનું જો તમે તો આ બરાબર બરાબર પણ આપણે એની પંક્તિ માં નથી ને એ પંક્તિ ફળ લેવું છે નહિ એમ જ છે બોલી એટલે બઉ વિચાર કરો તો ખુબ છે અમારે જ મંડળ હતા અક્ષુપી સ્વામી પુરાણી સ્વામી હતા ગુરુ ને તે હતા સ્થિતિ આવવી તો કઠણ હોય એ અક્ષબી દા સ્વામી ની હતી અને નાની સ્વામી જેવા પુરાણી સ્વામી જવાય કઈક આવે તો ભાવ અક્ષબીદા જેથી બોલાવે એની ઉપર આપડે દેખી કાને એ તો બહુ છે આ સાથુર પુરાણી સ્વામી ગયા પછી આવડી નાનીંદિ ઉપર બેહો હવે તમે મોટેરા રડી પીડ્યા હું ગાડલી ને જોઈ ગયા રડી જ પીડ્યા માનછાના રાખવા પીડ્યા જિંદગી ભર કોઈ દીયે બેઠા નથી એક જ તાન ભગવાન નું હોય એવા પુરુષ ક્યાંથી મળે તેમ આજે પણ ઉપરછળો ત્યાગ થાય ત્યાગ થાય એ બઉ ઊંડા ઉતરો તો દેખાય નકર ના અને હંમેશા માણસ માત્ર બુદ્ધિ ઉપયોગ સવળો કરવો એ બઉ મોટી વાત છે ઉપયોગ સવળો ભાગ્ય પોતાની અનુકૂળતા પ્રમાણે બુદ્ધિ ઉપયોગ કરે પોતાની અનુકૂળતા પ્રમાણે બુદ્ધિ ઉપયોગ સવળો કેને કેવો એ પ્રશ્ન તો અઘરો થઈ પડે બઉ અનુસંધાન રાખવું જોઈએ હે મહારાજ હે મહારાજ પેલા ઓછો છોકરો ધ્યાન ગયો એને કોઈ પૂછ્યું હતું ખાવા પીવાનું હા ભગવાને ગૌરવ રામ વિદે શોષણ રામ વિદે તજો ગુરુ ગુરુ બલી તજો અને માતા તજી દીધે ઈ પ્રમાણે એમ છે કે ભગવાન ના અર્થે જે કોઈ ન એને પણ તજી દીધી ક્યાં આવે અત્યારે તમે છો એમ માન કોઈ એવો પ્રસંગ આવ્યો ભગવાન ના ભક્ત ને દુઃખ થાય અથવા ભગવાન ના માર્ગ માં સબંધ છોડી દેવો જોઈએ કેળવી જોઈએ પણ એ નૈતિક હિંમત કેળો નારા ઓછ ના સંબંધી માં ખેંચવાય આમાં ખેંચાવાય એ ના કરે એમ કે આપડે વાળી છે બે દીકરા મોટા કેશુભા નાના જટુભા જટુભા પોલીસ હતા ગોંડલમાં અને આ કેશુભા હતા એ મેટ્રિક પછી ભણીને ઘરના કામકાજ માં રોક્યા હતા ખબર પડી ગઈ છોકરો નબળે રસ વહી આવી ગયો છે ઘણો સમજાયો હા હા ગઈ કરતો એમ કરે એક દી કઈ દ્રશ્ય વટમાં વૈયા ગયા ઘર બાર ઘરમાં નવું બંને મારા ઘર માં તું આવો નહીં ગયો જોવા ને વટમાં નીકળી ગયો ગયો એટલે ગયો કોણ ખાવા દે સગા સંબંધી એક બેદી દે હલે બિલકુલ નહી પૂજા કરે સગા સંબંધી આવે પણ આપણું વહીવટ માં વૈયા છેવટ માં રોડ ઉપર રોડ ફરે છે ને એ હાક હોય ખાબું શું હમ એ મારી મારા ઘર માં નહીં કરેલો ત્યારે મામા ભાઈ નું હોય પાછું ભાઈ ને હું સમજવું આમાં એના પાછા સંબંધી હોય ભાણાભાઈએ કહ્યું બેન પામીશ પણ એને કેટલાક દિવસ બાદ રહ્યો એક વખતે એના વસ્તુ બે જણા આવ્યા ગમણા કઈ અને ખાવાનું નથી તો કાલ મન જુવાર અપાવું બધા મન જુવારે પામી હવે આ દ્રશ્ય પણ મારા ઘર માં આમ કરે અને હું એનાથી દબાઈ ને રમકે છેવટે બધું એને કબૂલ કર્યું કોઈ વ્યસન નહી કઈ નહી પૂજા પાઠ કરું તો મારી આંખે દેખાવું જઈ ઘર તારું છે પણ એ બઉ અઘરું છે એ ઘરમાં આપણે જો સાધુ માં કઈશ અભી માને નઈ એટલે ચલો એની રીતે આપણે આપણી રીતે જો હવે કેમ છે બાપ દીકરો હોય આવું તો ભાઈ ને બોલો ભગવાન પરાય વર્તેજી મહારાજ વાર્તા કરીને પછી પોતાની ઈચ્છા એ કરીને બોલતા હોવા જે દિવસ થી વિચારીએ તે દિવસ થી અમારી નજર માં એમ આવે છે જે જીવના કલ્યાણ અર્થે ત્રણ અંગ છે ंग हनुमानी तथा उद्धव जी नी पेठे दास भाव भगवान नू भजन करवे त्रिना कोई रीते जीवन कल्याण थतु અને અમે તો એ ત્રણ અંગ ને દ્રઢ કરી રાખીએ આત્મનિષ્ઠ આવે બીજી ગોપીઓ ની વડે પતિવ એટલે એમાં શું આવ્યું શું કેવાય ભગવાન એક જ લખ્યું હોય ને એ આપડે બોલીએ છીએ પણ બોલીએ દેખાવાનું જોઈએ શું કેવાય છે ભગવાન માં જોડાબંધી એવી રીતે ભગવાન માં જોડાની વાત આપણે કેમ કરવું સુખ દુઃખ ના પ્રસંગો ભગવાન માંથી કોઈ બીજો નિશ્ચય ના જાય ઘાટ ના થાય કોઈ કેવી રીતે ભગવાન બેઠે શું આવે આપણે બોલો પણ એ દેખાવું જોઈએ ને બની મન ક્યા મન નથી આવતો નથી આવતો પતિ આવતો હોય અને પત્ની ને બીજો યાદી આપે કે તમારો આવે સાવ દે પૂછાય તમારું કામે નથી પણ જે વસ્તુનો જેને અનુભવ જ ન હોય એ કેવી રીતે બતાવી શકે ભાઈ એટલો આપણને ઓછો ખપ છે એટલે એની ચિંતા ના ખપ હોય બોલવામાંયત્ન નથી તમારી દુકાન ઉપર એક છોકરો ઘડતર નું કામ કરે છે છોકરો ચાલાક તો એવું કામ કરે તમે ત્રાહુ જોઈ ને રાજી થઇ જાવ છોકરો બરાબર કરે છે મૂરખ મા કેમ કર બોલો હવે ટુકરાબીજા ને કઈ ખરાવે એનો અર્થ જાણી લ્યો કારણ કે પેલું તો ઘર જ મારું માન્ય આવડા ને ઘરના સંખ્યો માનના નથી એ ભગવાન માં કેમ જોડાય એ મનમાં મા વિચાર કરતાભિમાન છે સમજાવવું પડે એટલે વડી ને વાત કરે પોતાની નહી હોય મારી રૂચિ માં કઈ ખામી નહિ હોય એમ ને હા બોલો છો બધા પણ સાધુ અને અસર ઓછી કરે આવડ ને કરી દેવ બાપુ બાપુ ખમા ખમા ખમા ખમા એમ જ ઉછેર આવ્યો આ લાંબે કાળે ત્યાં હોય ગયો ખબરી ના પડી એમ અમારે ધર્મ ગુરુ ઘરે લાંબે કાળે ક્યાં વયું જાય કઈ ન કહેવાય અને હવે એક બાજુ કાંકરા બેઠે એ મહિલા ને આજે હાલે કોઈ જ ન હાલે બહુ તો નથી આવે કેવું હો પણ એ વિચાર કરજો કાંકડા ની બેઠે નીકળી જાય અને અક્ષરધામ બે માળો ફેરવી અને બે અપવા કર્યા એટલે એમાં એનો સમજો ટકે બોલશે શું કેવાય એટલે ખાજા ને એટલે વિસ્તારિત ભાજી ને ભાવ એમ કોઈ ચિંતા ન હોય પોતાના માટે આરામ લેવો પર ને કેવા પ્રવીણ પોતાનું તો નવ દેખેરે ધર્મ ગુરુ ત્યાગી ના આસન ની પર ને કેવા જ પ્રવી પર ને કેવા પ્ર માટે રાજકારણીઓ રાજકારણી કઈ નહીંક ત્રણ અંગમાંથી જેમાં આત્મનિષ્ઠા વાળાનું તો એ લક્ષણ છે જે એક કોરે તો આત્મા છે અને એક કોરે તો ઇન્દ્રિય દેહ ઇન્દ્રિયો અંતઃ ત્રણ ગુણ પંચ એ આદિ જે માયાનું ટોળું તે છે देने आत्मा संघाइम एक थवा देते आत्मा संघाइट एक थत नहीं जयर ने जीव पा ते जीवनी वृत्ति काशी सुधी लाबी होटला देह वृत्ति टूकी थ्री गोलोक म रहे्रीय गोलक थकी इंद्रिओ वृत्ति अंत करण सन्मुख थी जाए અને પછી ઇન્દ્રિયોને અને અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્માને વિશે લિન થઈ જાય છે ત્યારે એ જીવના વાસના લિંગ દેહનો નાચ થયો કહેવાય છે અને કહ્યું ભાઈ તમ તો કો આત્માવે ગો કા અહી તમે કો એક બાજુ આત્મા જે દ્રઢ વિચાર છે એ આ માયા ના ટોળા ને ભેગો આત્મા ની ભેળો ભરી જતો નથી ભળવા નથી દેતો આવે તો જેમ જેમ સંકેલ આપી જાય અને આત્મ સ્વરૂપ થાય ત્યારે જેમ પાછી વર્તી જાય એમ કારણ શરીર ના ભાવ જોતા દેખાય નીચે તો સાંજકારીકા તો ભણ્યા છો ને જોયું પણ આ સાધુઓ જે થયા હોય ને એને સાંજકારીકા ભણવી નહિ સાંજ્યકારીકાળ રૂપ જ આવે છે એને ભણવાનો પ્રશ્ન જ ન હોય તૈયાર થઈ ગયો માખણ દૂધ મેળવવાનું નહિ હો સાસ કરવી ન પડે જો અને માખણ થઈ ગયું ને આપડે ગુજરાતી ભાષામાં પણ કેટલા ઊંચા ભાવ માં વાત કર આત્માની સાથે એક થવા દેતો નથી એની ઉપર એ વિચાર ને ઓળખવો પેલો જોઈએ નેંધકરણ અને વિષય એ કોઈ ને આત્મા આની સાથે એક થવા દેતો નથી એવો વિચાર આપડે એક થાય છે કે એક બાજુ આત્મા છે એક બાજુ દેશ ઇન્દ્રિયો અંધકરણ પંચ વિષય અને જગત સંબંધી પદાર્થ બે જુદા એ આખું એક તડ ઉભું એક બાજુ આત્મા છે અને વચવા એક વિચાર આવે છે એ વિચાર નું કામ શું થવા દેવા નહીં કામ ઓલા વિચાર વિચાર આ કામ કરે એ વિચાર અખંડ રહેવો જઈ પાછો કઈ ઓલા છેતા રે તો છેતું ન રે કઈ જાય ને દેખાય છે અખંડ તો ક્યાંથી રે આ ધર્મવૃદાસ બોલો ને તમારી પાસે હોય તો આપડે ને થોડો બઉ સાધુ તો મગજમાં ઉતારવું પડે પાપા એક બાજુ આત્મા છે એક બાજુ દેહ ઇન્દ્રણ પંચ વિષય જગત ના ભાવોડો એ આખું મોટું લશ્કર છે લશ્કર ને આત્મા ને અલગ ધારક કરાવે એવો વિચાર એક થવા દેતો નથી એક માં એ પાછું ઓયાનું પ્રધાનપણો આત્મા તો નિર્મારી જૂટાઈ કાલ નો વાત આવી કે હેરવી નહી હેરવી નહી થયો હવે એવો વિચાર એ વિચાર ને ભક્ત ઓળખવો જોઈએ એ ભક્ત થાય ભગવાન નો એને ઓળખવો જોઈએ ઓળખવાનો અર્થ શું જે જીવનધારા ચાલી જાય આ બેઠા છે બેઠા નથી જીવનધારા ચાલી જાય છે જીવનધારા અખંડ ચાલી જાય એમાં એક રૂપ માં ચાલી જાય તે નોખા રાખીને જાય એને જોવાનો ભાવ થાય તરત વિચાર આગળ આવી ને ભોરાય જોયા જેવું નથી એટલે રોકે છે આ હમળવા જેવું નથી આ બોલવા જેવું નથી બરા પડી ગયા છે જ્ઞાન રૂપી વિચાર એટલે અખંડ પેલા નક્કી કરી નાખવા જોઈએ કે હું આત્મા છું આ જગત છે નિયતા ભગવાન છે ત્રિય ને પેલા ઓળખવા જઈ ઓળખી અને તે વસ્તુ જે પ્રભાવ છે કહીએ ભાઈ એક પાણી ગ્લાસ લાવો ને ઉભો થયો કોણ ઉભો થાય ગ્લાસ ને ઓળખતો હોય પાણી ઓળખતો હોય પાણી નો ગ્લાસ લાવે કે પાણી ને ઓળખતો નથી ને ગ્લાસ ને ઓળખતો નથી પાણીનો ગ્લાસ લાવે કેમ એની ઓળખાણ જેને હોય તો જ ઈ પાણીનો ગ્લાસ લાવે એમ આપણે ભક્ત તરીકે નો દાવો ધરાવીએ ત્યારે ઓળખાણ પહેલી જોઈએ ભાઈ હું વાતમાં છું બધો છું અને ભગવાન એટલે કોણ અને જગત એટલે શું માહિતી હોય ત્યાર પછી એ જ્ઞાન રૂપી વિચાર વચમાં આવ્યો હોત એટલે આ કોઈ ને ભેગા ન થવા દે ગ્લાસ લાવો ત્યારે ઓલો માટલું લઈને આખા લાવે તો દાંત જ કાઢે ને ગ્લાસ મા ઈશ્વર અને જગત ત્રિપુટી છે તે પેલી પૂરેપૂરી ઓળખવી જોઈ પછી એનો ઉપયોગ કરવાનો પણ આને બદલે આનો ઉપયોગ તો આ વિચાર જ્ઞાન રૂપી વિચાર છે વજવા જ્ઞાન એટલે પદાર્થ નું યથાર્થ જ્ઞાન યથાર્થ ન્યાય પણ ફલાણા પણ યથાર્થ યથાર્થ કર્યા કરે કેમ કે શીખો ને યથાર્થ ને અયથાર્થ ઉીખે બતા ભગવાન ચાલ્યા ત્યારે પેલા ત્રણેય તત્વો ઓળખવા જઈએ આત્મા કોણ ઈશ્વર કોણ અને જગત કોણ હવે વ્યવહાર કરવાનો આવે માટલું ન લેવાય માટલું લેવી ગ્લાસ મા નથી ને આત્મા પરમાત્મા અને જગત ત્રણેય નું યથાર્થ જ્ઞાન હોય એ જ્ઞાન રૂપી વિચાર વચમાં આવેલ એ વિચાર આ બધા દેતો નથી એક થવા દેતો નથી લાવું કઈ તો રોટલી લાવો રોટલી રોટલી લાવે તો રાજી થઈ ને પણ એને રોટલી માગી તો એવું રહી લાવે લ્યો અરે હું માગ્યું ખાવું છે ને અરે ભાઈ એમ ખાવું છે અને ભગત પણ હું ધરાવું એટલે હવે આ બધી ઊંડી વસ્તુ છે સામાન્ય જીવો ના ગળા ક્યાં ઉતરે ગામડા માં ગયા હોય પાંચ બધા પટેલિયા ભલે એને ઘી હોય પણ હજી પટેલિયો કોક જાણે પણ આવડે તો જાણે આ આપણે વિચાર કરવો જોઈએ એક બાજુ આત્મા છે એક બાજુ ભગવાન છે એક બાજુ છે જગત ત્રણ છે એની વચમાં આવડો જોઈએ વિચાર એ વિચાર આવડા એક થવા દેતો નથી શેરભેર થવા દેતો નથી આપણે શેરભેર માં છીએ આપણે એટલે કોણ ખબર મોક્ષવાદી આત્માઓ સામાન્ય જગત નહી જે કઈ મોક્ષા ભગવાનમાં હેત વાળા એ બધાનો તો ભગવાન સમજનારા ઈ શેર ફેલ જીવે છે એટલે સ્થિતિ એ પહોંચાતું નથી અને દુખિયા કાયમ ને માટે અને મુંજાયેલા રહીએ પછી આપણે શું ગોઠ્યું હોય જમાનો એ બધું ગઠન આ પછી રાંડી રાંદુ ની વાત કર્યા વિચાર ખરીદવો જોઈએ વિચાર વચમાં રાખવો જોઈએ આટલો ઓછા રહી ગયો નિષ્કુળા ઇન્સાનીએ કેવી ઔષધિ કઈ નિર્મળી ઔષધિ એ પાણી ને ડોર દે ને નોખા કરી નાખે આવડો આ વિચાર એ નિર્મળી ઔષધિ એને નોખા કરી નાખે આત્મા ને દેહ આત્મા ને ઈશ્વર ત્રણ છે આત્મા દેહ ને ઈશ્વર અને દેહ ની પાછળ આખું જગત છે આત્માની પાછળ બીજું નથી ભગવાન ની પાછળ બેજો નથી આ જગત ના દેહ ની પાછળ જગત પણ એનું એવું જોર કેવડું એ જમાવટ કરી જાયબંધી પદાર્થ જગત એ જમાવટ કરીને જીવ પ્રાણી મત ના હૃદયમાં બે નોખું કોણ રાખે તો કાવિચાર વિચાર પદાર્થ નું પૂરું જ્ઞાન આત્મા એટલે શું ભગવાન એટલે શું અને જગત એટલે શું એ પૂરી પૂરી ઓળખાય વિચાર એને વચમાં રાખે ત્યારે ઓલા નો ખરે પડે પછી ઓળખાણ વેલી જોઈએ ઓળખું નથી જ એટલે વિચાર ટકે ગયા થી વિચારો જ હોય જાય ઓળખે તો બોલે તો છે બધા ભાષણો જ કરે છે ને ખરેખર પેલાથી મારી ટેવ છે આ વિદ્વાનો વાગું કરતા હોય ને પેલા હું જોતો એ બોલવા મંડે એટલે મને માફ આવે બીજા બોલવા શીખ્યા છે એને નોખું ન હોય હવે બીજાનું નોખું પાડે કેવી રીતે ના ટ્રાય ન કરતા બોલો બોલવાની પાટ આવી ગયા એટલે પોપટ ને નથી ખોખો મારતા પઢોરે પોપટ રાજા રામ ના તો પઢી લીધું એને ખબર નથી આ શું કહેવાય પ્રકાશ થાય છે એ વિચાર છે તે જયારે આ જીવ સંગાથે મળે છે ત્યારે જીવના હૃદય વિશે પ્રકાશ થાય છે અને પોતાના આત્મા નું દર્શન થાય છે વિચાર આવ્યા પછી जीव संगा जीव निकाश थे, थे, थे। आत्मा नूपे दर्शन थाये थे ब्रह्म ने विषय पर ब्रह्म जो नारायण तुम्हारू दर्शन थे પછી વરતી ટૂંકી થાય વિચાર આવ્યા વિના ટૂંકી ન થાય વિચાર જ કામ કરી આપે કે આ જગત સંબંધી લાંબો હંભાળવા જેવું નથી એટલે ઈ ટૂંક આવે आत्मा वृत्ती एक विचार् ज्ञान आ પછી લાંબી રાખવાની જરૂર નથી એટલે ટૂંકી થતી આવે ટૂંકી થતા થતા ઓરી આવે ઇન્દ્રિયો અંતઃકર્ન ની વૃત્તિ ઈ વૃદ્ધિ આત્માની સાથે મળી જાય ઓઇલું ના જોવે આને જોવે આ લીન થઇ જાય એટલે પછી ઓઈલું દેખાતું મટી ગયો સાથે લીન થઇ ગયો એટલે પછી લાંબુ નથી સજા કેસ માટે આપણે હું કરીએ કથા વાર્તા કથા વાર્તાથી ના પતે અભ્યા છે આ બારાક્ષરી આપણે કઉક સમજાય છે બારાક્ષરી તૈયાર થયા પછી વાંચન અભ્યાસ જોઈએ પાછા બારાક્ષરી બધું શીખવી દેતી નથી અભ્યાસ કરવો તે દર્શન કરનારાને કરનારા ને એમ અનુભવ થાય છે હું આત્મા છું અને મારે વિશે જે પરમાત્મા છે તે અખંડ રહ્યા છે ઈ ભગવાન ને ખોલવા જાતો નથી પછી આત્મા રૂપે જો ને એમાં પરમાત્મા દેખાઈ જાય બહાર ખોલવા પણ નથી રહેતો पतिव्रता अंग गे तो, तो इंद्र जीव रूपा पुरुष होता है, है कोई राजा होने जय देखे त्यारे तारी सड़ेल कूतरा ने देखे, ने देखे ने छे। ते उत्तम छे। जेनी एक भगवान पति भारे करीजा कोई पुरुष ने देखी ने मन राजी थे नही तीजु जेने दास भारे कर भक्ति अंग राजीपा सारू रात दिवस एम इच्छा करे मैंने मार इज्ञा करे तो हूँ अतिशय हर्ष करू पोता इतना उत्तम दशा दासत्व भक्ति वाला तो आज गोपाल स्वामी बीजा मुक्तानंद स्वामी त्रय अंग वाला जी भगवान भक्त मध्यम कनिष्ठ पक्षर कहवा तन मंग परिपूर्ण थे देह मुके तो ठीक है મરાય નઈ એવું હોય તો એવું ભગવાન આપે એવું હોય તો એવું મન માં અનુસંધાન હોય તો આપે ભગવાન બે કરે પણ મરાય નહીં નથી પેલા અને તે તો પાંચ ધારા વધુ જીવે અને પોતાની અણસમજણ ને ટાળીને એ ત્રણ અંગ માંથી કોઈ એક અંગ દ્રઢ કરીને મરે એ જ ઠીક છે ત્યાગ કરવો ગમે અને જયારે ત્યાગ કરે છે ત્યારે પાછા સંસાર સંબંધી સુખ ના ઘાટ થયા કરે એવી રીતે ના ભાવવું પડે ઘર બાંધવું પડે આ તમારી એક ઓવડી બાંધવી હોય તો લાખ રૂપિયા વિના થતી ને जीव नगवान आश्रित होने तो स्वभाव न्याग कर मन नगवा भगवान विनादय विचार कर એ મને માનો મોક્ષ મળી જતો હશે આમ ને હજી તારીજો સ્વામી સ્વામી